કયું નથી આ મજામાં જુદું આવ્યું ભાઈબલ છે કારણ કે પેલા તીર્થ પદ્મનાભ છે પદ્મનાભ પદ એ પેલા તીર્થંકર આપડે પદ્મનાભ બળદેવ છે એ બ્લેક કુટુંબ ના ત્રણ જણ છે એ શામ કુટુંબંકર અને રાવણ પણ તીર્થંકર ચાલતી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 સમ થાય ને મીથ્યાત્વ કયું છે મીથ્યાત્વ મીઠ્યાત્વ શું શું રાધાનું કમલેશ કમલેશ હું કમલેશ છું આ થી થી ફર્સ્ટ રાંગ વિલેજ તે તે કે વિલેજ રાઈટ વિલેજ છે ગ્રામ વિલેજ ઓલ નાવ આ છે રાંગ વિલેજ હવે એમ થાય છે કે રાંગ વિલેજ છે હા એધી ફર્સ્ટ રાંગ વિલેજ આ બાય નો ધેન સેકન્ડ રાંગ વિલેજ હું જાહેર સુતીજી રાંગ વિલેજ તો વિને હું આ 40 ચાલીસ વર્ષ નોથી રંગ બિલીફો કેટલી બેઠેલી છે રોંગ બિલીફો કેટલી બેઠેલી છે અને મામા થયું કાકો થવું આમ થવું કાળો છું ઘોરો છું ઊંચો જે તું નથી ખરેખર આ તો બોડીનું નામ છે કમલેશ તો પણ આ તારે જાણવું છે એક આ બોડી નું નામ કમલેશ છે કમલેશ થી ઓળખે છે પણ તારે પોતાની જાતને જાણું છે કોણ છું એ ના જાણ્યું એ કબલેશ તો કબલેશ પણ બીજુ આગળ બધી હું વાપર્યું ચિંતા જાય તો કલ્યાણ નીકળે વાંચો ઘરે ચિંતા જાય તો કલ્યાણ થાય ચિંતાથી કર્મ બંધાતો છે ચિંતાથી બંધાય તૂટે નહીં અને પછી જાનવર માં જવું પડે બે પગ ને બધે ચાર પગડું બધા गति श्यासोतना પણ એ અપમાન કાયદેસર કરે છે ગેરકાયદેસર જાળવું જોઈએ કર્મ નો ઉદય છે એટલે નિમિત્ત થયો કર્મ ઉદય તો તારા કર્મ નો ઉદય તારા કર્મ ભોગવવાનું થયું તારે નિમિત્ત બન્યો નિમિત્ત આપડે એવું ના કરાય એને તને કર્મ છોડાય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 એકલો આવ્યો છુ ભાઈ ને આવ્યો લીધેલી ને જે લોનો લીધી અમે લોનો પૂરી કરી દેલી પૂરી કરવી પડશે ન લીધે ગયા હતા ચાલો આવે આ પડી રહ એવું નથી ન પડી જાય નહી બહાર દેશ પૂછ્યા તું કોણ સુધા શું કઈ ગુજવાડ વા મોડા એટલે હું તને સમજ પાડું તું શુદ્ધાત્મા તો થઈ ગઈ પણ આ ભગવાન ની શુદ્ધ ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગઈ કે અને બાર ભાષા કઈ ચાલે છે ભ્રાંતિ ની ભાષા રામ મોહન ની દીકરી શાંતિ દીકરી એવું કે બધું આપડે એવું એજ ભાષા વાત કરવાની શું કેવાની એજ ભાષામાં છે The world is the puzzle itself. The world is the puzzle itself. There are two viewpoints. God has not puzzled this world at all. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint you are Meena, by real viewpoint you are Sudhatma. By relative viewpoint તમને શું સમજાયું રશ્મિકાંતિલ કયું સુધા માં થઈ ને એકલા બાર બોલીએ તો કાઢો કે ને માં વ્યવહાર માં રહેવું જોઈએ આ ચલાવી બે સાથે ચાલુ છે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 હું તમને પાંચુ છું ગાય છે બકરી રિયલ થી સુધાર્થ માં રિલેટી ગુલાબનો છોડ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાર્થમાં ગુલાબ નો છોડ પડી ને હવે સામાયિક થશે ને આમ જોતા જોતા ચાલીએ સામાયજ થાય શું થાય આ વાંચી રિલેટીવ દેખાય એના આમ બની વાંચી દેખાય કે ભૂલો પડી શું થઈ જશે ફોડ તો પડી ગયો ને ઘૂંચાળો નહિ રહે ને તમને ભીખુ ભી ફોડ પડી ગયો રિલેટીવ ભીખુ ભાઈ રિયલ વી પોઈન્ટ સુધાર હસબન્ડ નો ફેર વાઈફ નોટ બાય રિયલ વ્યુપાઈ રિયલ વ્યુ પોઈન્ટ સુખાત્મા પાંચ આજ્ઞા આપવા માંગુ છું તેમાં બે આજ્ઞામાં ગૃહ છે કે છું ઘરે કાઢી નાખીએ બોલ અઘરું છે આવી દ્રષ્ટિ થી જોવાનું અમને તમને કહીએ છીએ કે બહાર નીકળો એટલે પેલા આધેડુ દેખાય એટલે પેલા જયારે ગધેડું સામ આવે ને ત્યારે રીલા કળા પાછા આવે પાથા ગધેડુ મરી કઈ જાત નહી ગધેડા માં રહેલા ભગવાન શું કે પેલા ભગવાન આપડે લેવા દેવા અંદર ના પોતાની સ્ત્રી રિલેટી સ્ત્રી અને રિયલ વિપી સ્ત્રી કરીએ હા સુફ બફળું લઈને ફરી છે તને ગમશે કે આ બધું ધ્યાન કરે ને તને આનું પરિણામ આવવું જોઈએ આ જ્ઞાન તો કોઈ લાગે મળે નઈ એવું જ્ઞાન મળ્યું છે માટે અમને અમારી આજ્ઞામાં બે આજ્ઞાની આ વાંખ થી રિલેટીવ દેખાય અને અંદર ની થી રિયલ દેખાય ડોક્ટર ને આંખ થી આ વાંખે ડોક્ટર દેખાય નહી અંદર આ અંદર દેખાય ખબર પડે ને ફાધર મધર બધા જોતા રહેવું એટલે એમની શક્તિઓ વધે એવું કોઈ એમને સિદ્ધાત્મા તરીકે જોવા જ કોઈ નવરું નતું પોતે એમની શક્તિઓ બધા જોઈએ બે આમાં બે વ્યા છે તો અવાર થી જ આવે આનો ઉપયોગ કરવાનો આજ્ઞા પા અને અઘરું છે નહી પછી તમારે શું વાંધો છે અને જાગૃતિ તમારે મને ભૂલી જાય ને જાગૃતિ રહેશે તો આખો દિવસ જાગૃતિ હોલ્ડે પેલા તો હા ત્રીજું વાક્ય આપું છું પાંચ અજ્ઞા માંથી બે થઈ બે તો તમને કોઈ જાતના હરકતા રહી નથી અને ફોડ પડી ગયો તમને ગોપાલ ભાઈ પડી ગયો કે રિયલવી પણ સુધાર્મા ભગવાન જો એમને વળવું હોય તો આપડે સુધાર્થમાં કેવું સુદ્ધાત્મા ભગવાન થયા બાર બેસન મારું થઈને વળવું ઝાડ ઉપર દાખલ લેવું હોય તો આપડે ઝાડ ને કેવું એ સુધાર ભગવાન બહાર લેહો દરેક બાર દાખલ લેવું પણ દુરુપયોગ નઈ કરવો આ જોઈને લો તમને કોઈ જવાબદારી નથી આપી કેટલા બે વાક્ય થઈ ગયા સીધું આપું ને તમને બધા ચૌહાણ ચૌહાણ હતા ને સમજાવ્યું બરોબર પછી ઊંઘવી જરૂર ખરી વાક આપું છું ચૌહાણ કે સિદ્ધાર્થમાં જાણ્યા પછી ઊંઘવાની જરૂર ખરી નારો અને આપડે જાણનારા શું જ્ઞાતા દસ ચાલો ચાલો આ કમલેશ શું કરે છે નહી ભાઈ કમલેશ શું કરે કમલેશ નું મન શું બુદ્ધિ વાક્ય અત્યાર સુધી મનમાં એમ લાગતું તો હું કરું છું બધા એમ લાગે ને હું કમા હું કરું છું નોકરી કરું છું તો પૈસા આવે કેમ આવે એવું લાગશે શું લાગે છે એ ભ્રાંતિ છે હું કરું છું હું કરું છું આવે તો મેં કર્યું કેવું શક્ય ના ગમતું આવે તો હું શું કરું ભગવાને કરું નાગા દ્રવ છે ને સિંધુસ્તાલ ઇન્ડિયન બધલ એટલે કોણ કરે છે એ જાણવાની જરૂર છે હાથી કે તમે કરો છો તો ભ્રાંતિ કહેવાય કરે છે બીજો અને તમે કહો છો કરું છું તમારા હાથમાં તો કરવાની સત્તા હોય તો આ આવું ના રાખો કેવી સુંદર લાગે આઠ હજાર ત્યાં જોડે ગમ્યું કઈ શું નામ જૈન જયંતિ જૈંત તમને સમજાવ્યું નજીક માં આવો વાંધો ને आपने आपने कौन करे थे अब भगवान करे भगवान तो बंधन करे बंधन बन है. तो भगवान करते व्यवस्थित नाम से व्यवस्थित नामनी शक्ति दुनिया ने સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત સમજાય વ્યવસ્થિત કરતા છે ગમશે તને વાત હા તને પોતાને સમજાય જશે કાલે વ્યવસ્થિત કરતા છે અનુભવ માં આવવું છે તારે સમજાઈ જશે તમે લગામ છોડીને દેવાનું આવે તમે કરતા પણ વ્યવસ્થિત કરતા છે વ્યવસ્થિત હવે વ્યવસ્થિત એ છે તે મીના તું સુધાર્થ મીના શું કરે છે તારે જોયા કરવાનું મીના પ્રેરણા કોણ આપશે વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિના કામ ચાલ્યા દાખલો આપવું દાખલો આ મારે બોલવાથી એકલું આપડે સમજાય નઈ એટલે દાખલો આપું કે આ કાચો પ્યાલો હોય વખત મારા હાથ નો તો હું જતો લઈ જતો તો આમ મારા હાથમાં સરક્યો એટલે પછી આમ ઠેડ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો એ વ્યવસ્થિત આપડા પડે અને આપડે કબૂલે કરવું પડે હાર ભાઈ બીજા નથી આ ખરી રીતે કોઈ તોડતો નથી આ વ્યવસ્થિત શક્તિ તોડતી વેવશી શક્તિ તો આપડે વ્યવસ્થિત સાત પેઢી સુધી ચલાવે ખરીદી કરવાના જાય ને સમજાયું આપડા લોકો એવા હાથ પેઢી સુધી આલા ચલાવે પછી ક્યાં નું કારખાના વાળાનું ચાલે નઈ વાળા તોડફાડ કરવાનું અને સપ્લાય કરવાનું બધું કામ એમાં એ તમારું દુકાજી નહિ ને ત્યાં સપ્લાય કરે આપડે કોઈ કોઈ જગ્યાએ હિન્દુસ્તાન માં મંદિર કરવા ગયા અને નવા જોડા કોઈ ઉઠાઈ ગયું એટલે આપડે વ્યવસ્થિત કઈને ગયા દેવાનું વ્યવસ્થિત આપશે એટલે આ વ્યવસ્થિત કરે છે એ જોવાનું પછી વ્યવસ્થિત ઉપાય ના ચલાવે આ વ્યવસ્થિત અર્થ છું ઉગાડી વાંખ્યા ચારે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત કે છે લખી દેજાર લખી દઈ ખબર પડે લાગ્યું હોય તો પાટા બંધાઈ લેવાના કોઈને બ્લેમ નહીં કરવાનો વ્યવસ્થિત શક્તિ એ કરીને આવશે એકસો પડ્યા છે બીજા ગજા બે હાજર મૂક્યા પછી આપડે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાચામાં એટલે આપડે શું કરવું પડે મીના સમજ પાડવી પડે કેબાઈ દે એટલે એ ગજુ દબાવી દે પણ છતાં છે પેલા લોકો પેલી જાતે ઓછી રહ્યું હતું ને જે વાટના મરતા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 કેમ કંટાળી અરે વ્યવસ્થિત કર્યું એમ કરીને આપડે આગળ ચાલવાનું રસ્તામાં પોલીસ જતી રસ્તામાં આઠ વાગી ગયા રાત ના એટલે મન માહિતી ગુમા પાડો અમારું મન તો ખરું ને પડ મન કે છે હમ તમે તો વ્યવસ્થિત કરી દુભા ગયા પેલા બાસુ આપવાનું પહેરું છું કે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 કારણ કે આ બે જ્ઞાન આપ્યું કે તમે થયા જ્ઞાન તમારા લોકોને ના કહેવાય હું જ્ઞાની છું તો પૂછવા આવશે તમે તમે એ પડશે નહી તમે હારું ચેચાઈ કરી દેસો ખબર ને તમે બીજા ને નહીં કરી શકો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 કકડાટ કરે એટલે લોકો શું કે શું ભાઈ ગયું શું ભાઈ ગયું સાહેબ ભાઈ મારા બે જતા રહ્યા હતા લોકો છે ત્યાં મૂર્ખ છો તો આમ કે આપડી પાછું આવે નઈ ને આવતા ભર માં કડમ થાય તેથી સમજાડો ઉભો રહ્યો એક ખોટ માં બે ખોટ ખાય છે એક જ ખોટ લમણે લખેલી તને અંદર ખબર આવે સમજ ચંદ્ર સમજી ગયું બરાબર હું તો સુરત તરફ ના ને પણ પછી મારું વાલીયા ભૂલી વાલીયા તમને આ સમજાય ને બધું એટલે ક્યાં બધી વાત આવી હતી અને હવા માં પોલીસરિસર શું છે બોલ કે ટકા પકડી લાવ્યો છે પકડાયો છે શું બન્યું એ તો કેમી રમી રાખી રાત પીતાડું વાપરી છતા પછી હવે કઈ વધ્યું છે કઈ નઈ ભૂલ નઈ ખુલ્લી વધી છે આઠસો ને સાડી પચીસ રૂપિયા વધ્યા બે હાજર માંથી શું કે પચીસો સાડી પચીસ વાળા ચિંતા ના કરે આઠસો ને પોલીસ વાળા મારી ફોકી ને હવે પછી આપડે કે આઠસો સાડી પચી વધ્યા છે આપડે લાવો એટલે આઠસો ને હારી પચી લઈ લેવાના 800 હા ચા પાણી કરજો અને બીજું સાડા દસ તો પેલા શિકાર ના માલથી લઈ જાવ ખાતે તમે હું કર્યું ખાતું અમારો બિઝનેસ છે ના કરવો ના કેવાયું હોય પાંચ વાર થયું કે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 જાણું જોવું ને પરમાનંદ માં રહેવું એ આપડો ધંધો તને સમજો ને અને મનમાં સારા વિચાર આવે ખરાબ વિચાર આવે આપડે જોયા જ કરવાના સમજ પેલા ચા સી દે આવી આપણા બસ પેલો બીજો ડાકલો પૂરો થઈ ગયો આ ક્યાં રહી ને કેટલા થયા આપણે નો ટાઈન્ડે નહીં ટાઈન્ડે ને કઈ કઈ ઓ ઓસીએ 32 પોઈન્ટ ને 2 પોઈન્ટ તે ને વ્યવસ્થિત ફર્સ્ટ રિલેટિવ પોઈન્ટ સેકન્ડ રિલેટિવ પોઈન્ટ થર્ડ એવર સિક્સટી આમાં ટાઈમ માં અઘરી છે જઈને કઈ હોય તો હું કાઢી નાખ્યો તમને અઘરું આપ્યું ને અત્યારના માણસો ને અઘરું આપીએ તમે અહીં જઈ ગાડીના દાદા વીસ વીસ બજતા રહે તમને પહોંચે આપવાનું હા ચોથી આજ્ઞા આપું તમારે ઋણાનુબંધો માં બાપ છોકરાઓ કેટલું થાય કેટલું થાય કેટલા થાય અસંખ્ય હા સંખ્યા કેટલી થાય ચા પીઓ આમ કઈ કઈ બધા આપણા હિસાબે થયો અને વાતચીત કર્યો તો આપડે આપડે સિગરેટ ધર તો એ બને એમને એમ કાબે અસંખ્ય આપડે બંધ અમેરિકામાં આખી દુનિયામાં વસ્તી છે એ બધી નઈ ને થોડાક જ માણસો ને આપડે બીજો બધું ચોખ્ખું કરી નાખ્યું છે આટલા દસ પાંચ દસ માટે આ બધું પંદર હજાર ના ખાતા માટે આપણે લંબાઈ લંબાઈ કર્યા કરીએ એટલે હવે આ ઋણાન બંધ જેની જોડે છે ને આ પેહલા પેલો ઋણાન બંધ તમારે કોની જોડે જયંત પેટમાં દુખતું હોય તો આપડે તમારે એફઆઈઆર ફાઇલ કેવાની શું કેવાનું હા ત્યાં જયંતિ ભાઈ ફાઇલ નંબર વન અને વાઇફ ફાઇલ નંબર ટુ વાઇ ને કેશો નહિ ફાઇલ એ તો હા એવું કઈ ખાઈ ના બીજા કઈ વિચારો કરતા હતા એ ફાયલો આ જે ફાઈલો છે એનો સંભારે નિકાલ કરવો અત્યારે આ જેન છે તે હોટેલ ખાતો ના હોય અરે શું નામ ના ખાતો હોય તો દૂધ નો શું છે એમ કઈ ફાઇલ નો સંભાળ નિકાલ કરી નાખ્યો નઈ લાઈટ સંભાળ નિકાલ કરવાનો દાખલો આપું છું દાખલો આપું છું નિકાલ કરવો ક્યાંક બીજું પછી તમારે નિકાલ થયો ના થાય એ મારે જોવાનું તમારે તો બસ મારે દાદાજી ની આજ્ઞા છે નિકાલ કરવો જે કોઈ ફાઇલ આવી ગઈ એટલે મારે ઓફિસ માં જવું છે ત્યારે એ શું કે પાંચ મિનિટ માં આવો કે પાંચ મિનિટ માં આવો એટલે આપડે પાંચ મિનિટ માં જઈએ ત્યાં આગળ આપડે અંદર પેસાવે રસોડા માં તરતા આપડે જોવા આવી ગયો કડી ઉતારશો આ રીતે ભાઈ નથી આજે જ્ઞાન વ્યવસ્થિત એટલે આપડે શું કેવાનું ભાઈ ને બેન ને કઈ નથી ને સમજાય છે બધાને બેનો સમજાય છે બધાને હા ના સમજાય પણ ક્યાં છે હું ફરી ફરી ગઈ છું અરે એની જો નિકાલ વ્યવસ્થિત કર્યું પણ હવે એને ગમે એ રીતે આપડે ભાવ કરીએ કે ભાઈ હા ભાગ કરી છે તેને અઠવાડું ધાર થઈ ગયું એનો સંભાળ નિકાલ થઈ ગયો ના ના થતું એ બોલ છે ના કે નિકાલ કરવા દાખલો તમને સમજ વાપર્યું તમને સમજી જાય છો તો બસો એક જ તને કેવાય કે બધા સાથે બધું વાતચીત થાય મારી નજીક બેઠા ત્યાં જોડે વાતચીત થાય આ તમે શું સમજી જાઓ એટલે કે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 शक्ति शक्ति काम काम जो निकाल न तो बताओ अपने जो ध्यान में रही पेलो संभाव निकाल कर पची ध्यान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 સુલેમાને બેસાડી જરા ચા પૈ અને પછી ઊંચું મૂકી દેવાં કે આપીને પણ ઊંચું મૂકી દે અને પછી જાય તાર પૂછું સુલેમાન કોઈ દુઃખ હોય ને થઈ ગયા આપડા પૂરેપૂરા પિસ્તા પૂરેપૂરા થઈ ગયા બસ થઈ ગયા સમજવું રૂપિયા હાથે બંધ કે મન નું અસમાધાન શું કરવું માને તો વધારે રાખીને વધારે દાખલો દાખલો ચોથી નીકળ્યો ચોથે ઘેર ત્યાં ત્યાં ત્યાં સુલેમાન કે સાહેબ મારા ખોડ પૈસા આપી દો સાહેબ કે ભાવ વધારે લખી રહ્યા માટે પૈસા તો નહીં મળે જા એટલે ગુસ્સે પૈસો આપ્યો કોંગ્રેસ ના મોટા માણસ દબડાવે ના દબડાવે હિન્દુસ્તાન માં ધંધો બંધ કરે ત્યાં આગળ આવે ના દબાવ્યો એટલે પૈસા નીચે સડીયોગ્યા ભાઈઓ ધીમે લઈ ગીધા અને પછી જતો તો તારે કે છે સલિયા ઉભો રે કે છે ત્યારે હુકમ હે ત્યાં હું જોઈ દઈ એટલે હું આ પૂરા પૈસા આપ્યા છું હું જોઈ લઈશ કે જીતે વધારી મળતી પૂરા પૈસા આપ્યા વેર વધારે આપડે શું કેવાગે છે કાઉ કેમ નાખો ને